ભગવાન નાની ઉંમરે નહીં મરી ગયેલા એવું કે છે કૃષ્ણ ભગવાન નાની ઉંમરે કૃષ્ણ ભગવાન નાની ઉમરે મૃત્યુ નહી પામેલા એવું પૂછે છે એટલે અમુક ઉંમરે વહાપુરા નહીં ભોગવેલા વર્પુરા ભોગવેલા નહીં બીજા જીવ માં ગયા કૃષ્ણ ભગવાન પછી બીજા જીવ માં કૃષ્ણ ભગવાન બીજા બીજા અવતાર માં ગયા બીજા જીવ ગયા કૃષ્ણ ભગવાન બીજા જીવ ગયા અત્યારે બીજા હજુ દેવગતિમાં જશે ફરી માણસ માં આવશે તારે ભગવાન થવાના પૂર્ણ ભગવાન તીર્થંકર ભગવાન એમના માતા પણ તીર્થંકર થવાના એમના બ્રધર બર્થે તારી ને જેમ થવાના શામળું કુટુંબ કેવાય કાળું બ્લેકિશ કુટુંબ હતું આખું કુટુંબ હતું દેખ એમના કાકા દીકરા ભગવાન થઈ ગયેલા અંધાધો આવી વચ્ચે બે હજાર વચ્ચે અંધાધૂરી બે હાજર એને ધોળા થયા હોય સાયન્ટિસ્ટલાય હોય નહીં મોટી. દે આથી છે બધું બધું છે ગાયો છે ભેંસો છે બધું જગલી બધું હા એમ એને પણ આ જઈને ગાડી ઉભી રાખી હું રાજા છું કે આ કોઈ કોણ ટોળા ભરે એટલે સિંહ આવે જોઈ વાઈરા જોવાનું પણ આ તો રહી ગયું અનંત આન વાત જોઈશું અને બધા અવતારો ફરી આવ્યા છે મોટા મોટા જીરાફ ને મોટા મોટા સામ ને મોટા મોટા એ એરિયા જુદો કાયલો આફ્રિકા વાળા જેમાં જંગલી બધું ભેગું થયું માણસ ના અમારી પાસે જંગલી પણ જ કહેવાય કે નહી પણ મનમાં વાઈલ છે આ માણસ શું આપડે તરી ગયા દાદા મળ્યા એટલે દાદા મળ્યા તરી ગયા ઉપાડી ના ગમે તે હોય જી માત્ર નિર્દોષ છે એવું આપડે ઉદય કર્મ કરાવે છે ઉદય કર્મ કરાવે છે ઉદયકર્મ ના આધારે દોષ કરેલો તેનો આજ ફળ આવે બે <laughs> <inaudible> માને મુસ્લિમ હોય પુન માને શું કે તકદીર તકબીર ભાસ હોવો જોઈએ કે વિરોધાભાસ ચાલે સિદ્ધાંત એનું નામ કે વિરોધાભાસ હોય આ તો બધું કલ્પિત છે બધું કલ્પના તથતાય સત્ય તેદર કલ્પિત છે સપાય સત્ય છે વિનાશી સત્ય છે અને પરમ આદિને છે સત્ય છે એટલે કવિનાશી સત્ય છે સત્યમ તે沢 આ ટેમ્પરરી છે જને તે ઉપર મંદે એટલે આપણે વિચાર કરીને કે મારો ભાવ હતો આવો કે હોય ને આપડા ગામ માં છે સ્કૂલ કેવી કોલેજ એમાં દોણ આપશો તો કેટલા છે પચીસ હજાર દસ લાખ લખી લો આ મોટી જય કંપની થાય છે પાકો <laughs> <laughs> આ સાહેબ છે બધા અત્યારે પાકો કેવી રીતે પાકોતરાઈ જાય કાયમ માટે જો લાલચ હોય પાકો લાલજ ના હોય તેતરાય નઈ આ બધા છેતરી જ્યોતિષ વાળો જતો હોય બ્રહ્મા આપણને કે છે સુંદર થઈ ગયા છે પછી આપડે પ્રણામ થાય મારો હાથ જાય પણ એટલે એવું કે ભાઈ ત્યારે લઈને જ આવેલો લાલ એટલે આવ્યો ચિઠ્ઠી લખી લખાય આપડા આપડા કર્મ નું ફળ ભોગવવા કે આવતો મોટલ બઉ સસ્તા હોય પેલો પચીસ એક ડોલર આપી દે એમ લેનાર આપનાર ના આમ છે આપડું લાલ છે બધું હું એક્સ માની છીએ તો એ લોકો માલ માં લાલ માટે લઈ જ માલ માટે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 રૂપિયા લઈ ગયા લેવા નઈ ગયું લેવા દઉં તો આપીને બરાબર દસ હજાર લઈ જાય પાંચ હજાર ના આપી દે એટલે બસ થઈ ગયું મને ભોળનાર માણસ મને ભોળ ગાળનાર માણસો જાણી ને જાણી દાદા અત્યારે અત્યારે લાગે હજાર માં જુએ ફરી થોડી વાર હવે જાગ્યું દાદા કે છે હવે પુણ્ય જાગ્યું કે છે બે મહિના પછી જાગ્યું તારે દેગા છે બે બે જૈને તને ખડાયતા વાર ખડાયતા જ ખડાયતા વાણિયા આજ તો દે અત્યારે બધા દાવા દઈએ પણ કે મને ખબર નઈ પડેલી ના બધા બહુ બિઝી હોય ને એટલે ખબર ખબર પણ આ બીજા કામમાં તો જઈ રહ્યા છે ને એટલે એટલે મત આવેલા નજર રહે દાદા પપ્પા બાર કામ કરે મેં એમનું નામ સાંભળ્યું રા હંમેશા મન આનંદિત રહે અને હૃદય સ્ફૂર્તિ જેમ એ ફ્રી વે કે એક્સપ્રેસ વે છે એ શાંતિ થી માણસ જતો જ જાય એવી રીતે જીવન સુખ શાંતિ માં આનંદ સુખ શાંતિ આવી નહી મનની શાંતિ જીવન આમ આનંદ માં ફટ સુખ શાંતિ થી ચાલુ જાય તરસ એનો રસ્તો કયો માનસિક શાંતિ નો રસ્તો એમાં આવતા ઘર છે બાકી હોય મને ભોગવવું છે એમાં શાંતિ મેળવી છે અને એક પ્રેક્ટિસો રક્ત આવડી જાય પછી માણસને બીક ના લાગે મને બીજી વાર કાલ આવડશે કે નહીં આ જન રક્ત આવડશે તો આવતા જ મને પ્રેક્ટિસ પડી જશે એક લખવાની જેવું બારે કરવું રહે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 વૈષ્ણવરી મિલની મશીનરી તમને શું લાભ ની મશીન મિલવાય લાભ તમને શું લાભ બનાવીને વેચી મિલ માં વીચી મિલ માં લાભ દર્શન કર્યા પછી ખાધું પીધું મસ્ત કરી દરેક दरक न प्रमाण थोड़ा जीवन जीवत मनुष्य दान करें बीजा सहकारी जीवन जीवे बने एट सहकारी जीवन जीवे बने एट सहकारी जीवन जीवे दरक दरेक न प्रमाण जीवन जीवे बने एट सहकारी जीवन जीवे मदद मदद मदद मदद दो इनको के लद्प्लॉ गुजरी गांच के गुजरी ग पूरा पगार मोकिये ख्याल आए एक कर्मचारी गुजरी गए दस, दस वर्ष था નથી કરતા કમિશન બેસી એમ કેમ કે ચોક્કી છે એમ કેવાય છે દરેક માસ એવું ચિંતા કરો તો કોઈ દિવસ ચિંતા ચિંતા વર્તમાન સિવાય ભવિષ્ય ની પાસ ની ભૂતકાળ ની નથી વર્તમાન સિવાય ભૂતકાળ કે ભવિષ્ય ચિંતા કરતો નથી ત્યારે વર્તમાન કાળની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 એવું તો એવું છે કે સંસ્કૃત એની ખબર નથી પડતી મીઠી છે જીભ થી કરો મધુકર બાય ના ધણી નહીં છે એ તો સંસારિક રૂપ નામ આપ્યું છે તમે કોણ છો હું કોણ છું એ ખબર હોય તો આપની પાસે દર્શન ના હોત ને હાલ છું દર્શન એટલા માટે કે નામ સિવાય મને ખબર નથી ને નામ સિવાય શું છે જાણવું છે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 નાબર રે પછી ના મે બે દિંતા નહી પડતા પેલા સાચો સો ટકા પ્રયત્ન મેલો છે પછી રીતે આપડે બધ્યું મારામલી કોઈ દિવસ નહીં રીતે કોઈ દિવસ નહીં સામાન્ય રીતે કોઈ દિવસ નથી થતો રાજપત રાજપથ કહ રાજઇટ સુ નથીધીરભાઈ અત્યારે એનાથી આગળ થોડું છે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 मनुष्य क्रिएट करे क्रििएट करेर करे ब... भगवान करे दर भगवान दरक वस्तु भगवान बनाए दस्तु भगवान बना भगवान बनाई थी ભૌતિક ચીજ ભગવાન છે નહીં ભૌતિક ચીજો છે એ ભગવાન પાસે છે નહીં નકા ખરાબ લાગે છે ત્યાં લોકો સમજતા નથી મને આરોપ આવેલા ભૌતિક ચીજ એમની પાસે છે તો પછી ક્યાં છે ભગવાન ક્યાં છે એ જણાવો ભગવાન ક્યાં છે એ કહો તમે દેખાય છે અંદર હા દેખાય છે દાદા તમારી અંદર દેખાય ઉપરથી ઉપર તો આકાશ છે તમને દેખાય છે બાર ખોલા છે કયું કોઈ પછી બહાર થતા ધંધા કરે સીક્રેજી વાળા છે મારે સીક્રેસી ઓપણ વાળા છે ઓળખો એ ભગવાન એ ભગવાન ના દેખાય અનુભવ આવે કેવું કયા કઈ ગરી કેવું આપી દો હું તૈયાર છું બેઠેલા છે એવું ખાતરી થાય તાર પછી પ્રગટ થાય અત્યાર પછી તમે કરો આમ ખોલો આમ ખોલો મંદિરો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 Whether visible or invisible. in every... બહ કોઈ જગ્યા હોય ને બહાર તાપ માં મરી ના જાય તાપ પડે અંદર ગાદી પર બેઠેલા છે ને અંદર બેઠેલા અને એ કૃષ્ણ ભગવાન એજ મહાવીર એજ દાદા ને એજ નામ દેવું કે બીજું નામ દેવું એ સમજ ના પડી કૃષ્ણ નામ બોલવું હા દાદા ભગવાન હે કૃષ્ણ હું હું આમ કે નમસ્કાર કરું છું તમને શીખવાડું છું એ પ્રકાર થઈ ગયા છે કે કૃષ્ણ કરતા મોટા ભગવાન પ્રગટ થયા છે શું થયું કૃષ્ણ કરતા પણ મોટા ભગવાન કૃષ્ણ ભગવાન જે છે નારાયણ કેવાય નારાયણ નારાયણ નારાયણ તો કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કોણ ને શું સમજાય તમને હા બોલ્યા કરો ફરશે ને તમને જો ઉધાર છે ગઈ ભગવાન નું સાચું નામ તો કોને પોચે કોને પોચે રિટર્ન વિથ રિટર્ન વિથ બોલજો દેખાડે છે એટલું કર્યો રોજ કરશે નહીં પ્રગટ થશે પણ દેખાડે છે બેન અને બે ભાઈઓ પેલી વાર આવ્યા છે બધું અમે રૂમર જાય દેખાય ખુલાસા <laughs> <laughs> <laughs> <laughs> આવડી આવડી તેને નથી બે કણ ઉજે જગતમાંથી મુખનો મત એતું બોલ આપે પુંડ્યાનો મત ફીલ કહેવાય મુખિયાર મરેં જલ નગર કરે ભૂંપારે બધું જ કરે આવ્યા મફત માં આવ્યા છે છોકરો ભાઈ આવ્યા છોકરો ભાઈ આવ્યા કરે પાછા રસ્તા બારવાજ ને પૈસા બોલે બાપા જો એમને કે પોતે બારવાટિયો બધું બધું બોલે આમ ફીટ દોકાની શી કિંમત અને એમને જ મળી આવ્યા કે બધાને કઈ મળે પુણસારી ને બધા ભેગા ભેગા ના થાય તમે બીજા પર કઈ ને હું લાભા પણ કઉ તો અમને તો સારું છે દાદા એને સારું છે હમણાં મૂર્તિ એ આપે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 એમને આપીએ કોડે સરવાનું કોઈ સજ્જનો હાથમાં ભીડ માં આવે ને તજ